ક�વખખદ ઈદા�લએા� પ�ા�્રણ શઓિ જા�ે ન્ળા� ખા�લે ન્ા�ે ન્ળા�ા�ણ ન્ા�ા�્છા� જા� ન્રા�ા�ણ ઔણ ન્ા�ણ ખળા�િ ભાવ હતો પણ શું યોગ જન્માષ્ટમી હા મોટા મોટા વડીલ મહાત્મા સુરેજભાઈ એમને અત્યારે આપણે જે બધી એપિસોડ અને સિરિયલો જોઈએ છીએ ખાસ કરીને અધ્યાત્મ ધર્મની બાબતમાં એમાં બધી જ રીતે જે લોકોને ભાવ થયો છે જે ચેનલોથી આવે છે તેમાંથી એ ભાવ થયો છે એમાં જે ટીમે લોકોની નક્કી થાય છે જેનો મૂળ ભાવ છે એમાં આપણે પ્રાપ્ત એના શાસ્ત્રો અને એની માહિતી બધી જ એનું સારી રીતે દોહન કરીને એ પાત્રો પણ એવા લઈ અને તૈયાર કરે છે કે ડાયલોગમાં બહુ સુંદર રીતે આવી રહે છે આજે બધા ઘણા મહાત્માઓ આ મહાભારત જુએ છે રામાયણ જુએ છે દેવ કા દેવ મહાદેવ જુએ છે આ બધા આવ્યા જ કરે છે અને આ બધા યુગોમાં સર્વશ્રેષ્ઠ અવતાર સ્વરૂપ જો જીવની સ્થિતિ કઈ હોય તે મનુષ્યજીવ છે બધા જ યુગોમાં હા એમાં કોઈ યુગ આપવા જ નથી સિવાય કે જ્યારે ધર્મ અત્યંત ક્ષીણ થઈ જાય છે એટલો બધો ક્ષીણ થઈ જાય છે જેને સામાન્યપણે આપણે વ્યવહારમાં અને લૌકિક દ્રષ્ટિથી લૌકિક વ્યવહારમાં પણ એને પ્રલયની સ્થિતિ જેવું વર્ણન કરવામાં આવે છે કૌશિકભાઈ સાહેબ હકીકતમાં પ્રાણવ જેવું હોતું નથી જેને જેવી રીતે લૌકિક દ્રષ્ટિમાં સમજવામાં આવ્યું છે પરંતુ એની અત્યંત ખીણ સ્થિતિ છે એટલે કાળચક્ર વાતો બન્યા જ કરે છે ધર્મની નિમ્નમાં નિમ્ન કોટીએ ક્ષીણ સ્થિતિ એટલે કે કુદરતી રીતે ત્યાં આગળ સામ્રાજ્ય હોય છે કુદરતી રીતે જ એટલે અઝર સંપૂર્ણ સામ્રાજ્ય આવી જાય તારે એને પેલું પ્રલય જેવી સ્થિતિ કે છે પરંતુ માનવ જીવનો નાશ થતો નથી માનવ જીવનું જીવન એટલું બધું નિમ્ન કક્ષાએ આવી જાય છે કે એને ઓઘ સંજ્ઞામાં પણ ના મુકાય કે સામાન્ય સ્વરૂપે આપણે મનુષ્ય કહી શકીએ એવી સંજ્ઞા પણ નથી આપી શકાતી સાહેબો આપતો સાહેબો એટલું બધું એ વિકૃત સ્વરૂપ હોય છે બધી જ રીતે આકારા તે બધી જ રીતે પણ હોય છે ખરું જરૂર જીવ સૃષ્ટિનો નાશ થાય તો જ આ જીવનો નાશ થાય એટલે જીવ સૃષ્ટિ સનાતન છે વિશ્વ સનાતન છે આ યુગો પણ પોતપોતાના કાળચક્રના નિયમથી આવતા રહે છે પણ સનાતનતાએ આવતા જ રહે છે અનંતકાળથી આ બન્યું છે અત્યારે વર્તમાને તેમ જ છે અને અનંતકાળ સુધી આ સ્થિતિ છે એટલે એ બાજુ વિચારવાની કોઈ જરૂર નથી આપણે આપણે તો વિચારવાનું ધર્મને સમજવાનું એ જ દ્રષ્ટિએ કે હું છું એ જ દ્રષ્ટિથી જો શ્વાસ ચાલે છે તો હું છું તો મને સમજી શકીશ મને બોલવું નહીં પડે કોઈને નહીં બોલવું પડે બચ્ચું જન્મ્યું છે સમજતું નથી છતાં એનું હું પણ લઈને સાથે જ આવે છે તો બધું એટલે એને ધર્મનું અસ્તિત્વ કહ્યું અને અસ્તિત્વ છે એટલે એ વસ્તુ પણ એ હોવું જ જોઈએ કઈ વસ્તુ તો કે વસ્તુ એ વસ્તુના ગુણો સાથે હોય એટલે જીવ વેદાંતમાં હિન્દુ હિન્દુના બધા વિભિન્ન દર્શનોમાં હિન્દુ ધર્મના તેમજ જૈન દર્શનમાં એને વર્ણન થયા છે બધા એ બધાએ શાસ્ત્રોમાં વર્ણન થયા છે સાંપ્રદાયિક દ્રષ્ટિઓથી એ તો બધા એક જ છે એમાં કોઈને ભેદ નથી થોડા થોડા નાના મોટા અહીંયા ભેદ હોય છે પરંતુ જૈન દર્શનમાં ગણિત જરા ઝીણું છે થોડુંક સારું એવું ધીઝીણું છે એના કારણે એમાં વિસ્તારપૂર્વક બહુ સારી રીતે જીવ અને અજીવ સૃષ્ટિનું વર્ણન છે અને અત્યારે આપણે આ એપિસોડ જોયું કૃષ્ણ ભગવાનનું આપણા વડીલ મહાત્મા સુરેશભાઈ સાહેબે જોયેલું એમને લાગ્યું કે આજે કૃષ્ણ જન્માષ્ટમી છે તો આ વિભૂતિ એમને આ ડાયલોગો બહુ સુંદર ગમેલા એટલે અમને બધો સાર તો આવી ગયો તરત જ એટલે મારે શબ્દો પકડવાની જરૂર નથી એટલે ડાયલોગ બહુ સારા મુકાયા છે ઘણા સારા મુકાયા છે અમારા આપતા પુત્ર દીપકાનંદજી અને ખબર બધા આપતો જોતા હશે કોઈ કોઈ એટલે એમને પેલું દેવકાદેવ મહાદેવ કૌશિકભાઈ જોવાનો જેવું લાગ્યું તો એમને ડાયલોગ બહુ સરસ આવે ગમે તો મહાદેવ આપણે ત્રિમંત્ર છે આ તીર્થંકર ભગવંતનો સિમંત સ્વામી આત્મા કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ સ્વરૂપ અને શ્રી શિવ જે આજે લિંગ સ્વરૂપે સારા ભારતમાં ખૂણે ખૂણે કોઈ ખૂણા બાકી નથી સનાતન કહેવાય છે એવી રીતે એ શિવ આ ત્રણે જે દાદાના દર્શનમાં અને જ્ઞાનમાં આવ્યું કે ભારત આ ભલે ધર્મની સાંપ્રદાયિક દ્રષ્ટિની વિવિધતા હોય છતાં પણ જે છે મુખ્ય દર્શનોમાં વિભાજિત થઈ ગયેલો છે કે જૈન દર્શન એટલે કે જીન શબ્દ આવ્યું છે અને જીન એટલે જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષ એ શિવ સ્વરૂપ છે શિવ સ્વરૂપ પરમ શિવ સ્વરૂપે સદે આપણને પ્રાપ્ત થાય ત્યારે એ યથાર્થ દેવોકા દેવ મહાદેવનું દર્શન આપણને થાય એ તો થાય એવું નથી એટલે અત્યારે આપણને આ વિભૂત યોગમાં અર્જુનને એમના કાળમાં મન વચન કરવાની એકતા હતી છતાં જુઓ પ્રશ્નો કરવા પડ્યા છે અને ભગવાને જવાબ આપ્યા છે તેમાં આ અધ્યાય દસમો વિભૂતિ યોગનો એ આપણે જોયો અને એ આટલા વિસ્તારથી જેઓ ઘણી સારી રીતે અર્જુને પ્રશ્નો કર્યા છે તે પણ બધા યથાર્થ રીતે આવ્યા છે ગીતાના દસમા અધ્યાયમાં અને સનાતન જ્ઞાન અને જ્ઞાનની પ્રાપ્તિ અને જ્ઞાનનું વિસ્તરણ એ પ્રશ્નોત્તરી સ્વરૂપેશ થાય છે ડૉક્ટર સાહેબ કૌતિક પ્રશ્નો જીજ્ઞાસ જિજ્ઞાસા છે જાણવાની વિવિધ પ્રણે શું જાણવું સમજતું સમજાતું નથી આજે કોઈને પણ તે વખતે આ અર્જુન મન વચનકાની એકતા વાળા યોગ સાથે પણ પ્રશ્નો તો સનાતન એના એ જ હોય છે એમાં કંઈ ભેદ નથી પડતો એક જ પ્રશ્નો હોય છે એટલા માટે ભગવાને પોતાને સાંખ્ય યોગ સ્વરૂપે પોતાના પરમાત્માના દર્શન કરાવ્યા સાંખ્ય યોગ એટલે ભક્તિમાં સખા ભાવ સાખ્યવૃત્તિ વૃત્તિ મનુષ્ય માત્રમાં સ્ત્રી પુરુષ કોઈ પણ હોય બધામાં એ સાંખ્ય યોગ અને એમના યોગેશ્વર પોતે જ્ઞાન અને વિજ્ઞાન વિજ્ઞાતા એવા સ્વરૂપે એમને રજૂ થયા આપણી આગળ અને એમનું જે વિરાટ સ્વરૂપ છે તે આપણને દાદા ભગવાને સમજાવ્યું છે તે એ વિરાત્ય સારા બને વિનો એવા નિકટના સંબંધમાં પણ એ અર્જુન એમના દિલમાં એટલા બધા એ ઉચ્ચ પુરુષ તરીકે બધા જેને બધા સંસારમાં આદર્શ પરમ આદર્શ સ્વરૂપ કે જ્યાં આગળ પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકાય એવા એના હૃદયમાં બેઠેલા છતાંય પ્રશ્નો થાય છે જોજો અને એ જ તે વખતે આને જ કહે છે કે સંયોગોનું ભેળા થવું સંયોગોનું અને સંયોજિત કાળ આવે એમાં બધા પરિમાણો હોય કારના એ બધા ભેગા થાય ત્યારે મહાભારતમાં બીજ તો ત્યારે શાંતનું મહારાજ મહારાજા સાંતનું હમ ત્યારે જ પડી ગયા હતા એજ મત્સ્યગંધા પછી સરસ્વતી હોય છે એટલે એ વેદ વ્યાસજી હોય છે કારણ કે એમને વૈરાગ આવી પછી પોતે વેદ અને સરસ્વતીજી આવે છે તો હા એટલે આ પાંચ મહાતવો અને ઇન્દ્રિયો મન વિશે જે આખું આપણે બધું સાંભળ્યું આ પ્રશ્નોત્તરી અને ભગવાન સાથેના સંવાદમાં એમાં આ કાળમાં કોઈ વિસ્તારથી તો કોઈ પકડી શકે એવું છે નહીં જ્ઞાન જ્ઞાન નો વિસ્તાર એટલે દાદા ભગવાન અને એમને ખ્યાલ આવું આટલી મોટી લોટરી લાગી જશે પાછી હ એમને જરાય ખ્યાલ નથી કે લોટરી લાગશે આટલી અમને આમાં તો સાધારણ શંકિત થઈ જશે શંકિત એટલે સમ્યક દર્શન એટલું હશે એમને વ્યવહારથી તે વ્યવહારથી કહી પણ આખો નિશ્ચય ઉઘાડો થઈ ગયો કેવી રીતે બની શકે નોની સાહેબ જયંતિભાઈ હાજર થઈ જાય જયંતિ સાહેબ કે શું ઉપેય ને ઉપાદાન આ બધી શુંગળ આયા છે કઈ આ ચૂંચો કરો છે તમે જયા છો બહુ સરસ બધા ઉપાયોથી મુક્ત કરાવી શકે એવું આપણું જ્ઞાન પ્રકાશ આપણને એમના થકી લાદી શકે અને તે કોઈ આપણામાંથી ગરજ માર્યું તો કોઈ ગયું નહીં પણ ચંદ્રકાંત ગયા ચોક્કસ ગયા અમુક પ્રકારની ગરજ જરૂર હતી એમને આગળ શું છે આવું બધું અત્યારે આવું બધું થયા કરે છે તો એટલે એમને એવું કહ્યું છે એમને એક જ્યોતિષીએ કે તમારે ત્રીસ વર્ષે આયુષ્ય ભંગનો યોગ છે આવું અને હકીકતમાં ઓગણત્રીસ પૂરા થયા હતા અને ત્રીસ માં પ્રવેશ કરતા હતા ત્યારે એમના પિતાજી એકદમ ગંભીર બીમારીમાં પડી ગયા ત્રણ ભાઈઓ પુત્ર બેન આયા છે કે ઘરે છે ના જેમનો ભાણો આવ્યો છે ભાણો આવ્યો છે કે મંદર બેંગ્લોર થી દસ બાર મકાનો છોડીએ ને એમનું હોસ્પિટલ આવતું હતું બિલ્ડિંગ મોટું ત્યાં આગળ પેલા બીજા મારેક્ટર મણી ભાઈ સર્જન ત્યાં આગળ પિતાજી ના કાકા પિતાજી બત્રીજા થાય દાદાના એટલે ચંદ્રકભાઈ ને દાદા અને દાદા ના પપ્પાજી બે ભાઈઓ આ સગાઈ જવાનું થાય એટલે દાદાનું ઘરનું કુટુંબનું થયું કુટુંબના વડીલ કેવાય બધા આખા કુટુંબના આ ત્રીજી પેઢી એ તો આવવા જવાનું થાય વચમાં કઈક જોવાનું હોય કે બધા ત્યાં હોય જ એ તો એટલે અરવિંદભાઈ એમના કાકા હતા ભાનુભાઈ બધા એટલે કે ચાબા જોઈએ તો અહીં લઈ જજોથી રસ્તામાંથી બધું જ અહીંથી લઈ શકાય બધું એટલે એ નિમિત્તે એમને આવવા જવાનું સાહેબ ચંદ્રકાંત સારું એવું બેસતા કે જે એમને શાંતિ રહે કારણ કે તે વખતે વેદના થાય ને લોકો તે એમાં શ્રીમદ્ધ પુસ્તક વાંચતા એટલે એમને જરાક શાંત્વન મળે જ્ઞાની પુરુષના વચનો એ વાંચે એમાં આત્મા અને આત્મા વિશે આપણે જાણીએ છીએ બહુ સુંદરનો પ્રકાશ આવ્યો છે હજુ સવાસોજ વર્ષ ત્યાં છે થોડા બધા રહેશે એટલું જ તેમાં એ જો એમાં સાધારણ એમને રસ્તામાં આવતા જતા દાદા પાસે જાય એમને એમ લાગેલું કે દાદા પાસે કંઈક છે જરૂર છે બેસીએ તો શાંતિ બલદ છે કંઈક એ આવે જાય પરે એવામાં જતા એક વખત એક યોગ થયો અને એમને ઓગણીસ ઓગણત્રીસ પૂરું થયેલું ત્રીસમી પ્રવેશ કરતા કરેલો હતો અને એમને પેલા વકીલ આપણે જ્યોતિષનું યાદ આવેલું કે આયુષ્યભંગ છે દાદા મને ખબર પડે છે કે આપની પાસે જ્ઞાન છે તો મને કઈક સમજ પાડો ને કે છે તો દાદા એ કહું આ મારો બત્રીજો નાનપણથી મોટો થયો છે મારી આગળ આફ્રિકાથી ભણેલા અહીંયા અમદાવાદમાં બધા બી કોમ થયેલા બધા આફ્રિકાથી આવતા એમની જોડે બધા બહુ ભાઈબંધો ફરતા હોય કે નહીં જંદી બી ના પાડે છે એ જમાનાની વાત કરું છું અમારા જમાનાની બહુ ખુશ આફ્રિકા આવે તો દેવ આયા જ થઈ જાય નવનીતભાઈ તો દાદા એ પૂછ્યું તો કે દાદા તો આ શ્રીમદ નું વાંચું છું મારા પિતાજી આગળ બેસીને એમને સાંત્વન થાય અને મને પણ એમાંથી મને સમજાય છે આત્મા અને આત્મા સંબંધી એની ઈચ્છા થાય છે આત્મા ગૌતમ સ્વામીને આ જ થયું હતું ચાર વેદના અને પ્રખર સારા ભારતના પ્રમુખ આચાર્ય અને ત્રણ ભાઈઓ એ સૌથી મોટા આ જ વસ્તુ થઈ હતી અને એમનો મહાયજ્ઞ થાય એક બાજુ વીર પ્રભુ વધાર્યા હોય ઉદ્યાનમાં અને એમની દેશના ચાલે દેશના એટલે પરમાત્મા જ્ઞાનવાણી પરમાત્મા જ્ઞાનવાણી ચેતનતા એ કરીને ચેતનવાણી સંપૂર્ણ ચેતનવાણી વાણી ચેતન હોય શકે જ નહીં પરંતુ એ પરમાત્મા દશાએ કરી નીકળેલી વાણી એ ચેતનવાણી જ કહેવાય છે અને આજના કાળમાં અનુભવ દશાએ નીકળીને નીકળેલી વાણી પણ અનુભવ કેવો હોવો ઘટે દાદા ભગવાન ને થયો તેવો કે સંપૂર્ણ વિચારી નાખવામાં જ્ઞાનની બહાર ગયેલી હોય અનુભવમાં અજ્ઞાન નતું થયું ત્યારે કે અમે અજ્ઞાની હતા આડાઓથી ભર્યું અમે પણ એ બધી એક એક વીણી વીડે કંઈક કાઢી નાખી અમે એમનો વિભૂતિ યોગ જબરજસ્ત વિભૂતિ યોગ આજે મહાત્મા બેઠા છીએ આપણે કરીએ આપણે જાણીએ કરીએ પણ બહાર કઈ આ બધાને નામ મંજૂર થાય કેવી રીતે થાય કૃષ્ણ ભગવાન આજે હાજર બહુ મુશ્કેલ છે શ્રીમદ્જીએ કહ્યું અમે રામ છીએ અમે કૃષ્ણ છીએ અમે બીજા મહાવીર છીએ તો અમને મૂકીને તમે ક્યાં વીરને ભજો છો અમે અમૃતની સચોડી નારિયેરી એવું કહ્યું શું કહ્યું અમૃતની સચોડી બધા બહુ બધા પેલા પણ શું થાય દાદા ભગવાન બ્યાસી માં ગયેલા હતા આપડા અરુણભાઈ શાહ એમના કાકા લઘુરા સ્વામીના મુખ્ય પણ એમને શ્રીમદ નું આખું પોર્ટ્રેટ પેરિસ થી તૈયાર કરાવીમાં મુકાયું છે એ લઘુરા સ્વામીથી એ ઉદઘાટન થયેલું શ્રીમદનું એ અરુણભાઈ શાહ અને માહિર ભગવાન માહિર સ્વામી એ જન્મ જયંતિ દિવસ તે જ વખતે ત્યાં હોવું ને એમને ઘરે હોવું પાછું તેમને ઉપર ઉતારો આપેલો ગયા અને પછી નીચે ઉતર્યા રાત્રે ઉઠીને સવાર ઉતરે છે સવારના પછી આ બે તૈયાર જ બેઠા હતા દાદા ઉતરે તો અને જોયું દર્શન કરજે પછી ત્યાંથી ઉતરે છે અરુણભાઈ આ કોણ ઉતરી રહ્યા છે તો કે દાદા દાદા મહાવીરુતરી રહ્યા છે કે છે આવું પેલું કહ્યું નવનીતભાઈ નહીં એવું મુશ્કેલ છે અને શ્રીમદે પોતે પોતાના માટે હું આ છપાશે નપાસ એક અક્ષર એવો નથી થયો એમનો એ તો પાછળથી થાય જ હંમેશા ભક્તોથી ફોલોથી થવાનું જ બનવાનું જ એ તો બને હંમેશા સનાતન થી આવું ચાલ્યો આવે છે વિભૂતિ પુરુષ અને આજે તો દાદા ભગવાન પ્રગટ થયા એટલે કૃષ્ણ ભગવાનની આગળ એક જ અર્જુન હતા બધા હતા અર્જુન એ પૂતગલ જ છે પૂતગલમાં ભેદ નથી પૂતગલમાં ભેદ નથી પણ પૂતગલ ના સંયોજનમાં ભેદ છે બીજું કશું જ નથી ડોક્ટર સાહેબ શાસ્ત્ર માં બધા અર્થો છે પૂતગલ પૂરણ ને ગલણ ભર ખારી થાય વર ગારી એવું બધું બોલે બધા ઘણા અર્થો છે અને દાદા ભગવાન બહુ વિશિષ્ટ પ્રકારે આજે આપણને સમજાવ્યું કર્મ કર્મ ને યોગ કર્મનો સિદ્ધાંત કર્મ ફર શું કર્મ ફરના પ્રકાર બધી જ રીતના કોઈ પણ સમાવી દીધા બધા એક જ સ્વમાં એમને ફાયર શબ્દ મૂક્યો અને બીજો દરેક કોઈને આજ્ઞા ધર્મમાં અડચણો આવતી હોય બધાને જે કઈ ક્યાંક મને આનંદ બધું ક્યાં કરે હિસાબ છે ભાઈ હિસાબ બગા શું ભેગું થવાનું આ હિસાબ શબ્દ પડી ગયા સુખમાં આપતા પુત્ર સાહેબ ઈસાબ અને ફાઇલ ફાઇલ કે તાની સામે કોઈ પણ સમજી જાય કે ફાઇલ તો હું નહીં એટલું તો સમજક નહીં સાહેબ આપણા પ્રેક્ટિસમાં પેશન્ટને બધા આવે તો પેશન્ટને ફાઇલ તો જુદી હોય છે ને પણ પછી પેશન્ટની ફાઇલ પેશન્ટને ફાઇલ થઈ ગયો એવું તારું તારી ફાઇલ બનાવીએ છીએ આપણે શું ફાઇલ શબ્દ આપ્યો છે દાદાએ અમારે અમીન સાહેબ બહુ સુંદર સમજાવતા જીવનનું એમનું અધ્યાત્મનું માથામણ બહુ કરી ને બહુ મથામણ કરી એમાં આજે આપણને બધાને આજ્ઞા ધર્મ જીવન જીવવાનો યોગ મળ્યો છે તે આપણને આપણું વિભૂતિ સ્વરૂપ ખુલ્લું થાય અંદરથી કે આપણે જ આપણા શુદ્ધાત્માના શુદ્ધ સ્વરૂપે પાંચમા આરાના એવા આજના વ્યવહારમાં કયું વસ્તુ વાંચવાની જરૂર નથી ક્યાંય પણ નથી પણ છતાં શરીર જેના માટે ટેવાયેલું છે એ તો બન્યા જ કરશે કોઈને છોડશે નહીં કોઈને નહીં છોડે એ બધા વ્યવહારમાં તમારે હળતાં ફરતા ચાલતા સૂઈ ગયા હો નિંદ્રા હોય ગમે તે ગાઢ બધામાં બધામાં રહી શકાય છે પરંતુ એની પ્રેક્ટિસ ખૂબ માગે છે ખૂબ ખૂબ પ્રેક્ટિસ માગે છે અને પ્રેક્ટિસ દાદાએ બીજા બે એટલા બધા અદભુત આ આત્માનું પરમાત્મા સમજવા માટે અને આખો વ્યવહાર સમજવા માટે જે શબ્દ મૂક્યા એમને કે વ્યવહાર આપણે આપણે અને આપણાથી બાકી રહ્યો બધો વ્યવહાર આપણાથી બાકી રહ્યો વ્યવહાર વ્યવહાર શું તો કે એ સંયોજન થઈને વિસર્જન થઈ જનારો વિસર્જન એની જાતે થાય છે તો જાતે જ પણ વચમાં વ્યવસ્થા જોઈએ આ બહુ મોટી એક મૂળ વાત દાદા બધી એમના અવતારોના અનુભવ પ્રમાણથી અકાળી દાદા કે છે એમને જ્ઞાન નહોતું થયું ત્યારે અમને અજ્ઞાન હતું પણ અમને આ વ્યવસ્થિત દિલમાં હતું પણ આ વ્યક્ત સ્વરૂપે આવ્યું આજ્ઞા સ્વરૂપે જોયું કે બચ્ચાઓનો હાથમાં આપીએ છીએ આ બધું તો આ રક્ષણ કેવી રીતે કરી શકશે એમનું બીજ છે બીજને બરાબર રક્ષણ કરવું જોઈએ એની પર વાડોરી મૂકવું પડે રક્ષણ થાય તો સીધો વેલું થાય અને અમેરિકામાં તો ગમે તેવું હોય ને તો સીધો કરવા માટે બે બાજુ મૂકે છે પછી એને પાછું સરખું સીધું ઉગવા માટે થોડી જગ્યા રાખે છે ટાઈટ નથી બાંધી દેતા ઊભા કરી બે ત્યારે એ કરીને કર બોલો અને જુઓ છો કેટલા સ્ટ્રેટ થાય છે અને જોઈએ તો એ લોકો કરી શકે છે એટલે તને કઉક નાના છોકરાઓ ના કરાય તું મોટી થઈ ગઈ તારે પણ બહુ વધારે મુશ્કેલી થાય તારે જાતે કરવાનું આવે મતજે મથી કે નહીં થાક લાગશે બસ ત્યાર પછી ઢીલી પાછળ બેસી ઢીલી પડી જઈશ તું બધું અને આપણે અવિનાશી આપણે પોતે જ આપણને પોતે પોતાપણા વગરના એવાનું એમનું બધું બહુ સાહિત્ય બહાર નીકળ્યું છે કૌશિકભાઈ તે ઘણા ઘણા પ્રકારે એમાં પ્રકાશમાં આવ્યું છે કેટલા બધા પ્રકારોથી આવ્યું છે અને મારા આપતા મહાત્માઓ વડીલો રિસર્ચ સેન્ટરમાં બધું કામ ચાલી રહ્યું છે આપણા મૂળ સંઘમાં કામ ચાલી રહ્યું છે બધું ઘણી ઘણી રીતે આવે છે ત્યાં મોટા મોટા સાહિત્યકારો વિચારકો આધ્યાત્મિક કવિઓ લેખકો બધા ભેગા થાય છે અમદાવાદમાં આપણે નવનીતભાઈ સાહેબ આવ્યા છે ને ચેરમેન જયંતિભાઈ અને સુધીર શાહ કરીને છે ત્યાં ડોક્ટર રાધેશ્યામ શર્મા અને પ્રોફેસર પાઠક સાહેબને બધા ભેગા થઈને બહુ સુંદર કરે છે પંદર સત્તા પ્રયોગો થયા હશે નહીં એટલા થયા અને એક પુસ્તક પણ નીકળ્યું એનું એ પછી મોકલાવશે તમે આટલું તમારું કામ આટલા મિત્ર છે તો કરવું જોઈએ સંધ્યા પણ સાહેબને કહીને આવે આ બધું એમના હાથમાં સત્તા છે એમના હાથમાં આપતા પુત્રોના એકલા સમજી ના મારા એકલાના હાથમાં છે શું કહો છો તમલો હતા તમારે બધા ને જ કેવાય ને કેમ બોલતા નથી મહેશ નહી બોલે તમને મહાત્મા ઉપયોગ ને કોઈને ધારવા પર વાપરવા નથી આવી શકતો એ પણ પોતાનો ઉપયોગ કેટલો ફરજ એના પર છે આખું ઉપયોગ એટલે વિભૂતિ પુરુષનું વિભૂતિ સ્વભાવ એ કેટલી બધી રીતે કામ કરી શકે છે એ આપણે અત્યારે વિરાટ સ્વરૂપમાં પણ જોયું કેટલું બધું વિગતથી સમજાવ્યું અર્જુનને એ બધામાં જોયું એમને પણ અર્જુનને ના સમજાવ્યું એટલે આ એટલે દાદા ભગવાન એ વિરાટ સ્વરૂપને અહંકાર શૂન્ય દશા બતાવી એ દશા બતાવી છે દશા બતાવી છે તો પેલો ભાગી જાય દાદા જોયું એટલું શું વાત કર્યો છે એટલે વિરાટ સ્વરૂપ એટલે દિશા શૂન્ય અને જ્યાં આગળ અહંકાર શૂન્યતાને પરિણામ પામ્યો છે તે જ વિરાટ સ્વરૂપ કહેવાય જ્યાં આગળ મમતા શૂન્યતામાં પરિણામ પામી છે મારા છે જ નહીં તે એવા એ બધે જ પોતે ક્યાં નથી અને આ જ રીતે કૃષ્ણ ભગવાને જીવસૃષ્ટિનું આખું વર્ણન એમનું છે બધું બધી જ રીતે આખા બ્રહ્માંડ સ્વરૂપે અને જીવ ને જીવની સૃષ્ટિ કેટલા વિવિધ સ્વરૂપે થાય છે ચાર પ્રકારના જીવોમાં દૈવી સૃષ્ટિ મનુષ્ય સૃષ્ટિ ત્રિયંચેટલી પ્રાણી વનસ્પતિથી માંડીને બધી સૃષ્ટિ અને પાતાળ સૃષ્ટિ ચારેય સૃષ્ટિમાં બધું જ આવી જાય છે વિસ્તાર આ વાત છે પરંતુ તે મનુષ્ય દેહ મનુષ્ય દેહ કરીને સમજાય ને મનુષ્ય જ સમજાઈ શકે એનાથી ઇતર જીવસૃષ્ટિ તો બહુ બહુ પ્રફુલ્લિત થાય છે એમનામાં તો એ તો શોધી રહ્યા એક અશોક નામનું આપણું વૃક્ષ છે મારા સયાજીરાવ પરદેશથી જરા લાવેલા પણ આખા વડોદરામાં અમારે જુબેલી બાગ છે ને એ તો આખું અશોક વૃક્ષનો જ હતો બધા અશોક વૃક્ષો જ હતા એમાં બધા ઓછા થઈ ગયા આજે તો અશોક વૃક્ષ એ સદાય લીલું છમ હોય છે હમ લીલું છું સુંદરતા શબ્દ ને નહીં પૂતગલ ત્યારે સુંદર હોય શકે કે જયારે અહંકાર મોરું પડતો જાય તેમ તેમ બધા સુંદરતા આપતી જાય કૃષ્ણ ભગવાન શ્યામ કેટલું એમનું કેટલું પાવરફુલ મેગ્નેટ કે બધા એટલે એ નથી જોવાનું જોવાનું નથી એટલે આપણે આ યોગ જોયું અને એમાં હવે આપણે ટૂંકામાં લઈ લઈએ સાત વાગવા આયા અને અમારા સાહેબ નું થોડુંક અમર ચલાવીશું ભાઈ થોડું એક્સ્ટેન્શન આપવું પડશે હરીશભાઈ સાહેબ હા થોડું ઘણું વધારે નહીં મંજૂર છે ને આ મંજર તો એમને આ વિભૂતિયોગમાંથી ત્રણ છે ને પાંચ શ્લોક છે કૌશિકભાઈ લીલા છે એ લઈ લઈએ આપણે હમ અચ્છા શ્લોક નંબર ત્રણ હું સંસ્કૃત નથી વાંચતો હા મેટ્રિકમાં સંસ્કૃત મારું ઘણું સારું હતું પણ હવે બધું ગયું એટલે મને બોલતાય નહીં ફાવે જે મને જન્મરહિત અનાદિ સર્વના કારણરૂપ તથા લોકોના મહાન ઈશ્વર જાણે છે તે પુરુષ મનુષ્યમાં જ્ઞાનવાન હોય સઘરા પાપોથી મુક્ત હોય છે અહીંયા આગળ આત્માનું દેહ સાથે રહેવા પડે છતાં પણ સંપૂર્ણપણે અને સર્વાંગપણે પરમાત્મા પ્રકાશ સ્વરૂપે પ્રકાશિત થઈ જવું દેહમાં એટલે કોઈને આજી ના નાખે પાછું કોઈને નહીં આજે પરંતુ શાસ્ત્રોમાં અને લૌકિક ધર્મોમાં અને સાંપ્રદાયિક દ્રષ્ટિમાં લોક સમાજ ઘણો મોટો છે બહુ મોટો વિશાળ સમાજ છે તેમાં બધાને સામાન્ય ભાવે લાભ થાય ધર્મનો એટલે એ બાળભાષામાં કહેવું જ પડે છે આ બધું એટલે પ્રતિકો ચિહનો આપવા પડે છે હકીકતમાં મહાભારત યુદ્ધ થયું છે વિચારકો છે બુદ્ધિશારીઓ છે આ બાબતમાં જ્ઞાન પર ઘણા બધા ગીતાઓ લખાય છે ગીતાના અર્થમાં એ બધા જ એ બધાથી આજે મહાભારતમાં પણ એને સંજ્ઞા સ્વરૂપે શિવ સ્વરૂપને સંજ્ઞા સ્વરૂપે બધી જ રીતે એમને સંજ્ઞા સ્વરૂપે કૃષ્ણ ભગવાન અરે આપણે જૈન દર્શનમાં તીર્થન તેમાં પણ આ વસ્તુઓ આવી ગઈ છે આજે શાસ્ત્રો જો એમાં સંજ્ઞાઓ મૂકી છે એ નહીં સમજી શકાય કોઈને કોઈને ના સમજાય આખા બાર રંગને ચૌદ પૂર્વ બધા સંજ્ઞામાં છે ના સમજાય હમ છતાં દ્રષ્ટાંત તો આપવા પડે છે જે લૌકિક સમાજમાં ચાલુ હોય લોકો સમજી શકે એવી રીતે એ બધા તો હોય છે એટલે આજે દાદા ભગવાનનું સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ સંપૂર્ણ શુદ્ધ એ વ્યવહારને લાગુ પડે છે એટલે વ્યવહારની પરિપૂર્ણ શુદ્ધતા જેમાં ચાર અંશ બાકી રહ્યા પરંતુ એમની મથામણ પૂરેપૂરા શુદ્ધિ થવાની હતી અને એટલા માટે બારમાં આવેલું એવું શરીર આજના શરીર જેવા બધાના શરીર આ શરીર છે આવું એમાં ચાર અંશ એટલી શુદ્ધિમાં બાકી એના કારણે કેવજ્ઞાન સ્પર્શ કર્યું પર રહ્યું નહીં તે ચાર અંશ નીચે એટલે કેવળ સંપૂર્ણ કેવળ દર્શન સ્વરૂપે રહ્યું એટલું બધું સ્થિર કે જેનાથી આ બધા લાભ પામી ગયા આપણે એ તો આ પામી શકીએ જ નહીં અને કેવજ્ઞાનનું બીજ પડે જ નહીં કારણ કે સ્પર્શના છે એમની અને એટલા માટે એમની એક એક વાણી એમને શબ્દ નીકળ્યો છે એક એક શબ્દ હવે એ બહુ રિસર્ચ માગે છે એમાંથી આપણું પોતાનું નવું કશું મૂકવાના નથી પણ એ જ વાત આજે કેટલા સ્વરૂપે મૂકો છો આટલા બધા જીવંત છે બધા છે પણ દરેક પોતાની પ્રકૃતિ તો હોય છે જ પાછી હા તો કૃષ્ણ ભગવાન એજ કહ્યું બાજુ મૂકી પ્રકૃતિ એ તો છૂટવાની જ નથી તારે પણ એમ છૂટવું હોય તો પાછું શું આવી પડ્યું છે શું કરીશું આડવા તે દાદા એ કહ્યું છે કે ભાઈ આ કળીયુગનો બધો વ્યવહાર બધાને પણ આવી પડ્યો છે તો ઢીલા પોચા થઈ જાય છે આવું થાય છે તેવું થાય છે ગભરાઈ જાય છે હમ બહુ બગાસ ગભરાઈ જાય ગળીકમાં આમ થાય તેમ થાય એટલી વાતો અને આ જ્ઞાન માટે શું મથામણો થઈ છે મોટા પુરુષોથી શું કલ્પના નહીં આવે થઈ જાય બધા જાણે વર્ણન જ થઈ શકે એવું છે બધું એટલું બધું કૃષ્ણ ભગવાન થયેલા છે અને લોક પૂજ્ય બન્યા અને વિશ્વ પૂજ્ય બન્યા પાછા જુઓ આજે બધે જ એમના એમને બહુ સુંદર થાય છે પરંતુ આપણા ભારતમાં ઘણી વખત અમારા વચનો નીકળી જાય છે ખરીતે ના નીકળવા જોઈએ પણ આ આટલા બધા સમર્થ વિચારકો બુદ્ધિશાળીઓ ઘણા સુંદર થયા છે કેટલી ગીતા સ્વરૂપે લખાઈ છે એના શ્લોકોના અર્થમાં તો સાચી જ પરંતુ એના પર પોતાના ભાવાર્થે બધું લખેલું જ ઘણું બધું છે ઘણું બધું આપણા કાળમાં ગાંધીજીના કાળમાં આઝાદી પછી પણ એ દરમિયાન બધામાં વિનોબાજી છે કિશોરભાઈ છે બધા મસરુવાળા એવા બધાની ગીતાઓ સાહેબ આ જે વિશ્વ પરદેશો એ આપણને મિથોલોજીકલ કહી દીધા એટલે આપણે સમજી લીધા મિથોલોજીકલ ફિક્શન લે રામ હિસ્ટોરિકલ ફેક્ટ છે પાછું વેસ્ટર્ન વર્લ્ડ ફેક્ટ શબ્દ વાપરે છે ઘણી વખત આજે પાંચ ત્રણ ચાર વર્ષથી એ પ્રયત્ન ચાલી રહ્યો છે કે તમે આપો કંઈક થોડું કમને એવું આપણે કંઈક એવું કરી શકીએ આપ તમારી ઉપરથી એટલા બધા ખુશ થઈ ગયા કે બાઇબલ ઓલ્ડ ટેસ્ટામેન્ટને ન્યૂ ટેસ્ટામેન્ટ બે બાજુ મૂકે એક્ઝેક્ટ અમારા આખા યુરોપમાં બાઇબલ તરીકે અમે પણ રજૂ કરવું છે પણ અમારે અમારા લોકો સમજી શકે એવી રીતે રજૂ કરવું છે એનો મેટર એનું જ રહેશે સાર એનું જ રહે પણ એ કરે એવું ખોટું છે એમાં બોલો ને અરે બોલો જો પણ બોલતા જ નથી આતો પણ મહેશ તો મૂકો થઈ જાય કોણ તો તું મહેશ છું વાત સમજાય વડીલો સમજાયું આપડે જાણીએ કે પૂતગલ જુદા છે બધાને બધું સરખાઈ ના હોય પણ તું જો સમાજ ચાલે છે ને કેટલા કેટલા ભિન્ન રીતે ચાલે છે એટલે ભારતમાં આપણે બધા ધર્મોમાં કહ્યું છે બધા સંત પુરુષો કહ્યું છે જ્ઞાની પુરુષરા એવી છે એટલે હોય છે બધા પૂતગલો તો આ વાત છે એટલે આજે તું મહાત્મા કહીશ ને મારા આપતા ખાસ કહીશ આપડા વડીલોને કહીશ અમારા ધીરુભાઈ ગાઠાણી પણ શાસ્ત્ર જ લઈને આવે તમારે નહીં પણ એમ નહીં પણ બધાને કઈક ના ના એનો વાંધો નથી સમજી ગયા એટલે આ જે યોગ જોયો વિભૂતિ યોગ એ આપણાનો મહાત્મા યોગ છે શું કહ્યું મહાત્મા યોગ એ મહાત્મા પુરુષને જ વિભૂતિ કહેવાય છે પરંતુ વિભૂતિ ક્યારે કહેવાય કેવા લક્ષણો આ ઉદગલ નહીં દેખાડે પણ એમની આચરણામાં દેખાશે કોઈને પણ જે પરિચયમાં આવશે એને શું કહ્યું એની આચરણા કોને કહેવાય કે શરીર થી નથી હોતી એ સચિદાનંદ સ્વરૂપની સતની વૃત્તિઓનું રમમાણ હોય છે રમણીય હોય છે શું કહ્યું સાહેબ રમણીય પણ એટલે કૃપાળજીએ કહ્યું બનારસિંહ દાસજી નો પેલું પદો છે સમતા રમતા ઉરદતા એ રમતા એટલે રમણીય અને રમણીયતા ના હોય તો આ પૃથ્વી આ વિશ્વ વિશ્વ જ ના હોત સ્મશાન એના આગળ બગીચો દેખાત સ્મશાન બહુ સુંદર બગીચો દેખાત એવું એનાથી ખરાબ હોત હોઈ શકે જ નહીં જ્યાં નજર મૂકો ત્યાં ત્યાં પણ જુઓ જોતા જોઈએ છે શું આપણે તો ને તે અર્જુન એ જ ભેદ પાડવા ગયા ને ભગવાન મારી આંખો થી જો કે છે હું તારું મારી બે આંખો જો ને બધાને જોઉં છું તું જો ને પછી છેલ્લે પછી સમર્પણ તો થઈ જાય છે એ પાછું કેટલી બધી રીતે સમજાવવું પડે છે દાદા ની આગળ તો આપણા કોણ એક છે કે સમર્પણ તે વખત થયું તે સમજીયા છે કે લોકો અમારા ખંભાત માં હતા ખુશ થઈ ગયા હતા સમર્પણ આજે એ સમર્પણ જો સમગ્ર સમજે ને એની શું વાત થાય એનો વ્યવહાર શું હોય છે જ અને બધાના વિભુ વિભૂતિના અંશો તો બધાના ખુલ્લા થયા જ નથી એવું નથી કંઈ નથી નહીં છે શું કહ્યું ભેદ નો ભેદ ખરી પૂતગલ ના લાગુ પડે છે પૂતગલ જ્યારે દ્રષ્ટિભેદ થાય છે અને ભેદ જ્ઞાન મળે છે અને બે જ્ઞાને કરીને આપણે વિજ્ઞાને કરીને આપણે જ આપણું પૂતગલ આપણે સમજી સમજતા જઈએ છીએ ત્યારે એ જ આપણે એમાં વિભૂતિ અંશો ખુલ્લા થયા જ એ વિભૂતિ અંશ એટલે લઘુતાના અંશ છે બધા શું કહ્યું છે એટલે વિભૂતિ શબ્દ બહુ મોટો શબ્દ છે એ અનુભવ જ્ઞાન દશાને લાગુ પડે છે અને સર્વજ્ઞને પરમાત્મા દશા પામેલા એમને પરમ વિભૂતિ સ્વરૂપ લાગુ પડે છે પણ આ વ્યવહાર થી સમજાયું છે યુદ્ધ ભૂમિ પર એટલે અગર વિભૂતિ યોગ છે આ વ્યવહાર સાથેનો યોગ છે એટલે ભગવાન એ પોતે શરીર જોડે હતા કે હું તમારા જો ને અને અર્જુન પૂછે થઈ કરો કે તમને આ છે બધું બરોબર કેવી રીતે ફેરશો બધો આ વાત છે એટલે ત્યાં મનવચન કાય ની એકતા હતી એટલા માટે ત્યાં સ્થિરતા પ્રજ્ઞા યોગ કરીને બુદ્ધિની સ્થિરતા એના માટે એટલે સમર્પણ યોગ મન વચન એકતા કરીને તે યોગ એવું હોય કે તક્ષણ એને મળી જાય છે આ જે દાદા ભગવાને કહ્યું છે કે પાંચ મિનિટ માટે એમને દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા મિનિટ ના હોય યુદ્ધભૂમિ પર તો એવરી મોમેન્ટ કાઉન્ટ થતી હોય છતાં પણ બહુ એ તો બસ બહુ જબરી છે જો સમજાય તો બહુ જબર શું સામસામા તૈયાર થઈ ગયેલા અંતયોગત વિચારમાં પડી જાય ખરું ચાલે અમે પૂરી પાડો તૈયારીવાળો હોય અને આપણે વિચાર ન કરી કે હવે એની જોડે અમે પડવું નહીં ના પડે એટલે તારે પહેલા ખરાશ થઈ જાય હોય કિરીટભાઈ આવ્યા છે કે કઈ છે સાહેબ સાયન્ટિસ્ટ હમરે છો ને બધું લાગી જજો હવે અહીંયા ઇન્ડિયા આવ્યા છો તો બરોબર ને આ સાહેબને મળજો આપતા પુત્રોને ખાસ મળ બધાને કંઈકને મળજો બધાને બહુ સુંદર જાણવાનું બધું જેમ જેમ વિવિધતા આપણે એકબીજાના મહાત્મા તરીકે ભેગા થઈએ ને આપણને ભેગા થવાનો સત્સંગનો યોગ મળે ને આ બધું સત્સંગને સત્સંગ નિમિત્તે જ એ વાતાવરણ ભેગા થઈએ ને એમાં આપણને બહુ લાભ થાય છે આ બધો જ એકબીજાને સમજવા પૂતગલને સમજવાનો ખાસ કરીને પૂતગલની વિભિન્નતા ના નહીં વિભિન્નતા ના નહીં બધી વિભિન્ન તો બધું છે જ પણ એમાં એક છે એક સ્વભાવ તે આખો તે ભગવાને કહ્યું કે તું જ્યાં નજર મૂકું ત્યાં હું જ છું બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ હું જ છું બધી જ રીતે એમની દશાનું વર્ણન છે આખું દશાનું અને આપણો વિભૂત મહાત્માઓને પ્રાપ્ત થયો છે એ દરેકને પોતાના મન વચનકાની સમજણ કરીને જેટલો હોય તેટલો એને કામ તો દિવસ સવારથી હા બધી એક્ટિવ અત્યારે ક્રિયાઓ એટલી બધી ભીડવાળી હોય છે ને ચાલ્યા જ કરે હવા ઉઠિયાને બ્રશ કરવાની ક્રિયા થઈ ત્યારથી જ ચાલે તો ક્રિયા રોગ રેગ્યુલર ચાલે ને તો અત્યારે તો એટલા સુખ ને બધું સરસ થઈ ગયું છે ને એટલે વાત ના પૂછવા બધી ક્રિયા પણ તેઓ કહેતા સવારું ઉપયોગ ગોઠવીને બધું બેસી લાગવાડે કોણ ના પાડે તમને ઉપયોગ તો ગોઠવો શુદ્ધાત્મા પ્રજ્ઞાનો સુંદર ડિવાઈન કેમેરો મળ્યો છે નોન ડિજિટલ પાછો ત્યારે ડિજિટલની દુનિયામાં નોનડીજીટલ તો સારો કહેવાય કે નહીં ભાઈ એટલે બોલો ને કિરીટભાઈ ડિજિટલની દુનિયામાં નોનડીજીટલ તો સારો કહેવાય ને સાહેબ કે મેરો એને ઝીણ પૂદગલ તો કેટલું ઝીણું થવાનું હતું બધા ફોટા પાડી શકશે એટલે દાદાએ એક વખતે ઔરંગાબાદ ગયા ત્યારે અમારો યોગ હતો તે વખતે પણ લગભગ સાઠ સિત્તેર મહાત્માઓ હશે ત્યારે બપોરે થયું અને જમવાનો સમય થયો દાદા જે જઈએ છીએ અને અમે આવીએ ચા બપોરના ચાના ટાઈમ પછી ત્યાં સુધી તમે બધા બેસો અહીંયા ભોજન લો તમારે એ કરી પણ અહીંયા આગળ બે કલાક બેસી અને તમે તમારી પોતાની પ્રકૃતિનો ફોટો પાડો અને પછી દસ મિનિટ શાંતિથી બેસો અને શું ફોટો પાડ્યો તે લખી લાવો બધો તમારો આવું એમને એક પ્રયોગ આપ્યો હતો પ્રયોગ આપ્યો હતો તે બધાએ પછી આપ્યો હતો બધા લખીને જાત જાતનું આ એનો નોન ડિજિટલ નોન ડિજિટલ કેમેરા પ્રાગના કેમેરા છે કે છે તો આપણે પોતાનું મન વચનકાયા નથી પાડ્યા કરવાનું છે પણ મન વચનકાયા બહાર વ્યવહારમાં એટલું બધું મૂજાઈ છે ને એટલે ફાઇલોનો સંભાવ નિકાલનું કર્યું ફાઇલો શબ્દ મૂક્યું કારણ કે આપણે બહાર જ બધી ફાઇલો સમજીએ છીએ એટલા માટે એ જ અંદર છે એવું કંઈ કંઈ ના પકડાયું ને પણ બહાર જટઝઝટ બોલવાનું બનવા વાતો થતી શું કરીએ આવે અમેરિકા એ કાયદા કર્યા કે આટલા અમે ટાયરો બધા ડિઝાઇન કરીએ વીસ હજાર કિલોથી વધારે નથી કરતા તો કે અમે કોઈ પચીસ હજાર ભરીને લઈ જાય પણ છોડે ના આવે અહીંયા તો દસ ટનતું છે એ આપણે સમજવાની જરૂર છે હમ જેમ સુવિધા વધારે તેમ તપ વિશેષ થાય જંત વિષય અમતા સમજાયું બઉ સમજવા જેવું છે અને જેટલું બને એટલું મને હમજણ છે એ અંદરથી નીકળી જાય બહુ સારું એક જગ્યા એવું પંક્ચર પાડી દેવાનું તો હવા નીકળી જાય બધી ફૂસ થઈ જાય ટાયર હમજણ વગરનું થઈ જાય એટલે આપણી હમજણ હા આપણી હમજણ બહુ જરૂરનું છે અને આપણે આપણી પોતાની પોતાને ઓળખેલી એ સમજણને દો એને પેસવા દો એટલે જેટલી હવાની કરે એના કરતા પેલું પેસે જ સારું ને નહીં તો વેક્યુમ તો રહે જ નહીં કશું ઓ ડૉક્ટર સાહેબ વેક્યુમ તો રહે એટલે આજનો વિભૂતિ ગજબનો છે ભાઈ આ તો બહુ ટાઈમ ખાઈ જાય એવું છે કારણ કે આ સત્સંગ તો એક આપણા આ દુનિયાના બધા સાગરો ભેગા કરો તો ઘણું એનાથી વિશાળ છે એક એક વાક્ય ચોથો બુદ્ધિ જ્ઞાન અવ્યાકુળતા ક્ષમા સત્ય ઇન્દ્રિયોનો નિગ્રહ મનનો નિગ્રહ સુખ દુઃખ ઉત્પત્તિ અને નાશ ભય તેમજ અભય તથા શ્લોક પાંચમો અહિંસાભાવ સંતોષાન કીર્તિ અપીર્તિ એ બધા પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી થાય છે બાર માં જોઉં બાર અને બાર હું કોણ છે તારા બાર બધું છે હું પથરેલો ના હોઉં તો બાર બધું ક્યાંથી હોય મને દેખાય કેવી રીતે જીવતું જાગતું હાલતું ચાલતું કેવી રીતે દેખાય સાહેબ ભલે મળ્યા નથી પરિચય નહી ચાલો ને શું કહો છો બધા બોલો ને કેમ બોલતા નથી કોઈ બોલતું જ નથી દેખાય તો હવે આખો જુદું જોઈએ પણ આપણી હા એટલે પાંચ પાંચ લોક એટલે આપણે ફાઇલ જો કહ્યું કે નહીં એક શબ્દ મૂકી દીધું અને હિસાબ હિસાબ અંદર છે તે જ બહાર હોય અંદર હોય ને બહાર કઈથી આવ્યો કઈથી આવ્યો મહાત્મા સમૂહ સત્સંગ બધું ભીડભે નહી આપડી અંદર એવો મમરો મૂકી ના દીધો કે ભીડ બધી ભાગ્યા કરે આપડી ભીડમાં ભીડમાં એટલે એકાંત શોધતા જ મટી જઈએ આપણે પછી આ તો હોય એ લોકો એકાંત બહુ મજા આવે બગીચા છે તે પુરુષ અચલ ભાવથી મારામાં જ જોડાય છે એમાં સંશય નથી આ આપડી સમર્પણતા જેને જે યોગ્ય જેમની મળી હોય તે એ સમર્પણતા દેહથી દેહને હોય છે પણ કયો દેહ કે જે દેહ સ્વીકારનારો નથી અને છતાં સંપૂર્ણ વિભૂતિ યોગ કે પૂર્ણ રીતે એનું બધું સ્વીકારી લે છે એટલે કે જે સમર્પણ કરનારને ખબર નથી હું સમર્પણ કરું છું પણ એ નથી ખબરવાળો ભાગ આખો લઈ લે છે અને પછી કહે છે કે તારાથી લઈ તો લીધો ભાગ પણ તું નહીં રહી શકું તારો વ્યવહાર લઈને આવ્યો છું તું એટલે તને અમે આટલી આજ્ઞા આપીએ છીએ એ તારા વ્યવહાર ને આજ્ઞામાં મૂકી દઈએ છીએ અમે આટલું જ કહ્યું અઘરું કહ્યું દાદા અઘરું લાગે છે પણ શબ્દ બધાને બહુ આવે છે એ પણ પોતાના અંદર જીવતા અંદર એવી રીતે જીવી જાય કે ના નીકળવું જોઈએ મંદર બાદ તમને કેટલી વખત આવે છે પણ શબ્દ સાચું કહી દો સાચું બોલજો હા તમારો ભાભી દેખાડવા માટે કહો છો જો એ તપાસ રાખવી પડે પણ પ્રકાર માં ફેર છે પાછા હા પ્રકાર ફેર છે આપણને વિભૂતિ સ્વરૂપે રહેવા ના દે એવો હોય ને એને ગાંઠીએ નહીં આપણે એને ના ગાંઠીએ એટલે વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે જરૂર પરંતુ એવું નથી આપણાથી કારણ કે આપણને આજ્ઞાથી મળ્યું છે અને આજ્ઞાથી મળેલું આપણને પ્રત્યક્ષ થાય આપણા મન વચન કાય ના બધા વ્યવહારમાં તેટલું જ એ તમારે અંદર માનવામાં સાબુત થઈ ગયું બેવ રીતે સમજે આપણે એકજ્ઞાન હિન્દી છે હમણાં આવ્યું છે અને અમે ખુશ થઈ ગયા પુષ્પાબેન આખત સર ઘણું સારું મૂક્યું જી ગુજરાતી થયું છે સાહેબ પરફેક્ટ હિન્દી થયું છે સારું છે જરા હિન્દી થોડુંક અઘરું પડે પણ છે બરાબર છે મોટાભાગે સારું છે એમાં એટલું જીયામાં જીણી ગુગુ વાત વ્યવસ્થિત સબ સમજાવી દાદા અને પ્રશ્ન પણ બહુ સારો છે એટલે એમાંથી બધા નીકળે છે વધારે કે તમારે બોલવું નહીં અમે બોલી શકીએ કારણ કે મારે માન્યતા રાખવી નથી પડતું એવું અનુભવ પ્રમાણ છે એમનું એવું અનુભવ પ્રમાણ છે અને ત્યારે જે અનુભવ પ્રમાણથી આપણને આજ્ઞા પ્રમાણ આપી શકે નહીં તો આજ્ઞા પ્રમાણ ના આપી શકે એ પૂરી જવાબદારી લે છે એની અને છતાંય એ જવાબદારી એમને લીધી છે આપણી એવું આપણે કેટલાક આપણને ખ્યાલ રહેતો હશે કહો કેટલા ખ્યાલ રહેતો હશે બોલો બોલ ને બોલ બહુ અમને ત્રેસઠમાં જ્ઞાન મળ્યું દંગ ધાળા વગરનું સ્થિતિમાં પણ જે પહેલા દિવસે થયું જોયું કા એ દ્રષ્ટિ એ કર્યું વ્યવહાર તો કેટલો કેટલા પ્રકારનો વ્યવહાર આવે પરંતુ દ્રષ્ટિને એ સવરી જ રાખી છે દ્રષ્ટિ ઊંચી નીચી બધું ઘણું બધું થાય કારણ કે વ્યવહાર જ છે બધો આ કાળનો કોઈને છોડે નહીં મહાત્મા નો અનુભવ છે બધાને છે નથી એવો નથી દરેક ને છે મૂળ છે એટલા માટે કહ્યું કે આ વ્યવસ્થિતનું જ્ઞાન કોના માટે છે કે જેને પોતાનો નિશ્ચય પ્રાપ્ત થયો છે એના માટે જે વ્યવહારમાં વ્યવસ્થિત સ્વરૂપે છે અને ત્યારે જ એને વ્યવહાર એને માટે કહેવાય છે બાકીનો બધો વ્યવહાર લૌકિક વ્યવહારિક વ્યવહાર જે કેમ કે બરોબર છે કેવું જ પડશે ને તો એની પ્રગતિ બધી રૂંધાઈ જશે પ્રગતિ રૂંધાય એટલી ગુળ વાતો એમને એટલી અદભુત રીતે નીચે લાવીને પણ બહુ સુંદર રીતે સમજાવી છે બહુ સુંદર ભાષાંતર થયું છે નવનીતભાઈ હમ આ વખત અમે કહ્યું હતું પુષ્પાબેનને કે આ બને તો એવું કરો ને અને યોગેશબેનને કંઈ વાત થઈ આ પ્રયત્ન થયો છે એક એટલે આપણા જે હિન્દીના નિમિત્તો છે તે અને પુષ્પાબેન અને આપણા પહેલાં પ્રણવ ભારતીબેન પ્રણવ ભારતી કંઈ કરી શકે છે બીજા હિન્દીવાળા છે ને કંઈ એક બે સુધીરભાઈનું કામ છે તો બધું આવું છે અને આવી રીતે આમ જશે ને અને અંકો પછી વધારે સંખ્યામાં ફેંકશો તોય કશો વાંધો આવે સમજાયું અત્યારે આપણા પરીક્ષા એપથી એક પ્રયત્ન થયો છે એમાં ડોક્ટર શૈલેષભાઈ પણ એમાં છે અંદર અને એમનાથી એ પ્રયત્ન થયેલો અને ઘણા વર્ષોથી પાંચ સાત વર્ષોથી વાત ચાલે છે ભાઈ વાતો કરીએ ચાલે થોડું વાંધો છે તમને લોકોનો વાંધો છે કોઈ બાંધો છે મોડું થાય એવું અમદાવાદ જવાનું તો પ્રયત્ન થઈ રહ્યો છે કે કઈક એવું વસ્તુ દાદાને સમજણ આપી શકીએ એનું બેઝિક ઇન્ટ્રોડક્ટરી વસ્તુ કઈક આવે તો સાચું આ બાદ તો અમને દસ બાર પંદર વર્ષ પર મળેલી એટલે ત્યાં આગળ અમેરિકાનો વર્ગ હોય આપણા મહાત્મા અમેરિકાના હોય પણ ગમે તેમ તો એ ઇન્ડિયન ઓરિજિન છે પણ અમેરિકા એમ તો હવા તો લાગી જ કંઈક નહીં સંઘ લાગ્યો હવા લાગી બધું લાગ્યું એમ છોડે ખરું કોઈને કોઈને છોડવાનું છે બહુ સમજ બાજુ અને છતાંય મહાત્માઓ બધા પોતાની રીતે બરાબર જ છે જોજો પણ દાદાને ઓળખાવા કે વિશ્વને ખૂણે ખૂણે પહોંચવું જોઈએ આ તો વિજ્ઞાન છે પણ એ કઈ રીતે પહોંચે બધાની ભાષાઓ જુદી લૌકિક વ્યવહાર જુદા બધું જુદું એવી રીતે આપવું તો પડશે ને કે માણસે માણસે આપવાની એ વસ્તુ નથી પણ સમાજમાં અમુક સમગ્ર ભાવે તો જાય કે ના જાયભાઈ સાહેબ સમગ્ર ભાવે જાય કે ના જાય તો ત્યાં આગળ એની ભાષામાં સમજે જેવી રીતે મેં તમને ઓક્સફર્ડ નું ના દાદા ભગવાનનું આપતા એક પહેલી કહ્યું સ્ટાન્ડર્ડ બુક બહુ એમ નથી વખણાય પુષ્કર એ જોયા પછી તો પણ હજુ સુધી એમાંથી આપણે આગળ પ્રગતિ નથી થઈ શકી ત્યાંય એમનું છે પણ એમાં એમના મુખ્ય બહુ મોટી ઉંમરના થયા છે હવે યંગ આવ્યા છે એમની જગ્યાએ એટલે ચાલશે પ્રયત્ન કરી રહ્યા છે આપણા હિલાબેન મહાત્મા અરે જલાબેન મહાત્મા થ્રુ પણ હજુ તો પાંચ વર્ષ થઈ ગયા વાતને તો આ નથી આવી બુક બહાર તેમાં પ્રવીણ સાહેબને બહુ લાગ્યું તો પ્રવીણભાઈ સાહેબ આપણી સાત આઠ વર્ષથી છે જુઓ તમે તો માથાઘૂટ કરી એમને કરીને થોડુંક અમને તૈયાર કર્યું ત્રણ ખંડમાં પહેલો ખંડ બીજો ખંડ અને ત્રીજો ખંડ સત્સાધન સ્વરૂપે એમને ઇન્ટ્રોડ્યુસ કરીને મૂક્યો આ રીતે હવે એમાં સત્સાધન એનું થોડીક વિસ્તાર જરૂર હતી થઈ શકે છે હજુ અને થોડુંક કરી શકાય છે કરી શકાય છે અને આપણે મહાત્મા છે એ રીતે નહીં તમે મહાત્મા નથી એવી રીતે કરજો તો તમને આફાવશે તમે કોઈ કશો કોઈ જાણતો નથી તમને સામે ફેસ થયા છે તમે કરો છો એવી રીતે જ કરો તમે સમજાય એની ભાષા ના આવડે આપડે ઇંગ્લિશ કહી શકીએ ને સમજાય કે નહી હા વાત અને દરેક ભગવાન તો હાજર જ છે ક્યાં નથી ભાષા આખી દુનિયામાં તમે જોજો ભાષામાં ભેદ નથી પ્રકૃતિ ત્રિગુણાત્મક છે એમાં ભાષામાં ફેર નથી ભાષાનું દ્વંદુ તો બધા એક સરખું જ છે આખા બધી ભાષાઓમાં દ્વંદ સિક્કાના બે બાજુ જોયું પણ પ્રકારો પુષ્કળ છે બધા જાત જાતના અને દરેકમાં ફેરફાર ક્યાં આવે છે તો કે બિલીફમાં બધા માન્યતાના સ્તર ઉપર કઈ માન્યતા તો કે હું છું હું મેક્સિકન છું હું આફ્રિકન છું હું યહુદી છું ઇસ્લા હું બધાને પણ છતાં એ બધો સમાજ જે સુવ્યવસ્થિત થાય છે ત્યારે એ લોકોને રાખવો જ પડે એ પ્રમાણે એક જ આમ પણ દરેક બિલીફ પ્રમાણે ભગવાન છે એ મુશ્કેલી છે એટલે બિલીફ પ્રમાણે એમને ભગવાનનું સ્વરૂપની સમજણમાં એ પ્રમાણે છે પણ સરવારે તો એક જ માને છે દિલીપના ઘણા પ્રકારો છે આજે પણ છે હા આટલું બધું વિજ્ઞાન વિજ્ઞાન વિકસિત છે છતાં પણ અમુક અમુક વાત કરીએ એટલે હું છું તો હું ક્યાં ના આવી શકું બોલો નવનીતભાઈ સાહેબ કે ખાલી અમદાવાદમાં આપણે દોરી આપણા પાર્કમાં જ રહેવાનું બોલો જયંતિભાઈ પરીક્ષા આટલી મહેનત કરી બઉ સુંદર જોઈ લીધું અને જોઈશું આપણે થોડુંક આપડે અમુક વર્ગ છે પાંચ સાત જ એનું વાત કરીશું આપણે એ આખું રજૂઆત કરી છે એને મૂકવાનું છે અને બીજું પુસ્તક ડૉક્ટર શૈલેષાનંદજી એમને પણ એમનું તૈયાર થયું છે અને એ પણ બધું ઇન્ટ્રોડ્યૂસ કરી શકે એમ છે મને લાગે છે સાદવાદથી છે હમ મને લાગે બધી રીતે એ તરાઈને આવ્યું છે ફિલ્ટર થયું છે બધી રીતે છે હમ જે બધા બાર ફરતી બધાની નજરની જે કળાવો તમે એ બહુ જરૂરનું છે બધા જ સમજો ને હા એમાં શું વાત ઇંગ્લિશ સાદું ઇંગ્લિશ છે બધું ત્યાં તો બાર તો ઇંગ્લિશમાં જવું પડે પણ ભારતમાં બધી ભાષાઓ બરાબર છે પણ ભારતમાં જે છેલ્લે ત્યાં જે લેવલે કામ ચાલે ને એ પ્રમાણે ઇંગ્લિશ વધારે બધાને એ છે એપ્રોચેબલ સમજાયું ને અને આપણો સંઘ છે મૂળ ત્યાં આગળ આપણે ગુજરાત આખા માટે ગુજરાત કે નથી કેટલું પહોંચ્યા આવીશું આપણે કેટલા પોકેટ એટલે ફોક ફોક ઘણું છે બધું હજુ તો હમ એટલે આપણે કઈ બધે ખૂડ પહોંચવું એવું નથી પરંતુ દાદાએ શું કહ્યું છે દરેક જગા ભરવાડ હોય છે જ હંમેશા શું કહ્યું બધાને સમાજને લૌકિક સમાજને ગાઈડ કરનાર એક એક હોય છે દરેકને ત્યાં આગળ એવાનું પહોંચીને વાત કરી મૂકી એમને આપી દેવાનું પહોંચી જાય બધું એ એમની ભાષામાં મૂકે સમજાયું ને તે મનુષ્યોના પ્રકારો જુદા છે ગ્રુપ જુદા જુદા છે એટલે કહ્યું એટલે આ પાંચમો યોગ છે જે પુરુષ મારી વિભૂતિને તથા યોગ શક્તિને તત્વથી જાણે છે એટલે કે તત્વે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું અને અમારા મન વચન કાયા સ્વરૂપી મારી એક નંબરની ફાઇલ અને એના વિસ્તૃત બધા સંબંધો વિસ્તૃત બધા સંબંધો જેમાં નજીકમાં નજીક બીજા નંબરનો સંબંધ એક ને બીજું બીજું અને બીજા ને એક એ બીજું કોઈ બીજાને એક બીજાને હું એક ને બીજું બોલી શકે એવું છે જ નહીં બોતે અંદર સમજીને બેસી રહેવાનું બસ બોલવાનું નહીં બોલ બોલવાનું ગડબડ થઈ ગઈ તમારે હવે આપતા પુત્ર હવે કે તમે કઈ જશો આવે મને મહેસામે અમારા મન જોડે બુડે બધા જોડે વાતો કરી તત્વે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું અને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને જીવ માત્રના જીવ માત્રમાં જીવ શબ્દમાં આપણે આ બધું વર્ણન કર્યું યોગ તત્વથી જાણે છે જીવ માત્ર હા તત્વથી જાણે છે આવો જીવ વિભિન્ન સ્વરૂપે છે શરીરનું સ્વરૂપે છતાંય તત્વ સ્વરૂપે તો એક જ છે તે પણ એ પૂદગલ તત્વ એક જ છે એનો સ્વભાવ પણ એને વિવિધતામાં બધાને કેટલી બધી મૂંઝવણમાં મૂકી દીધા છે વિવિધતાએ એક જ શરીર કેટલું વિવિધતામાં પડી ગયું છે અધુરામપુર ઓછું હતું ત્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન થઈ ગયા લો છોડો શું કરી આવે એક જ મોટો દેશ હતો તો આવું થઈ ગયું આપણી અંદર એવું ડિવિઝન થઈ ગયું નોટિફી થયું હશે જંદીભાઈ એટલે જે પુરુષ અચર ભાવથી એટલે કે આજના એ જ ધર્મ અને આજના એ સ્તપ એ મારો નિશ્ચય આ ફાયર દેહને રહેવું હોય તો રહે પડવું હોય તો પડી જાય નિશ્ચય મારો વિભૂતિ પરમાત્મા શક્તિ આપની એમાં બધા દેવ દેવી બધું જ આવી ગયું એ તો કૃષ્ણ ભગવાને વર્ણન કર્યું આખું વિભૂતિ યોગમાં બધું જ આવી ગયું પણ આપણે આખા ઉધારી ભાવથી આવ્યા છીએ કમ્પ્લીટ ઉધારી ભાવથી એટલે આપણાથી એવું બોલાય તો નહીં પણ આપણો નિશ્ચય તો કરાય ને નિશ્ચય કરવામાં કઈ મહેનત પડી કયો નિશ્ચય તો કે આજ્ઞા ધર્મ એ મારો નિશ્ચય એની જગ્યાએ રવા દો ને હું શું કામ એને ખસેડું તો એને રીતે જીવી જાણે બિચારું કર્યો કર્યો કર્યો કહીએ પેલી બહાર હરિયો કરવાની શીખી ગયેલા પોતે પોતાને હરી કર્યા કરે આવું જેમ થતું થતું એ હરી થઈ જાય ખબર નથી પડતી દખલ કહી દાદા એ દખલ કહી એટલે પછી શિખન કરવા માટે જે હતું થઈ ગયું ડખો થઈ ગયો ડખો થઈ ગયો લાવીને પછી સમજ્યા જે પુરુષ અચળ ભાવથી એક જ નિર્ણય નિશ્ચય નિશ્ચય હંમેશા એક જ હોય જીવભાવ હોય કે આત્મભાવ હોય બંનેમાં એક જ નિશ્ચય છે આત્મા ભાવમાં શુદ્ધ ભાવે શુદ્ધ ભાવે કરીને આપણને જ્ઞાની પુરુષથી કૃપાએ કરીને જે પ્રાપ્ત થાય છે તેમાં તે દ્રવ્યગોળ અવસ્થાથી સ્વરૂપ થઈ જાય એમાં સંશય નથી શંકા રહીત પણ પ્રાપ્ત થવું માં મુશ્કેલ છે માં મુશ્કેલ છે પરંતુ આ ડિસ્ચાર્જ બધો રહી ગયેલો એમાં બધું વ્યવહાર જેમાં અશુદ્ધિ છે તે કરવાની છે કઈ અશુદ્ધિ તો કે આ જાણવાપણાની ગુરુપણાની કોઈને સમજાવ કોઈને શીખવાડી દઉં આ બધું અલ્યા એની રીતે થવા દે શરીર લઈને જ આવ્યું છે અને આ છું તમે છો તો થશે લઘુપણું આવવું જોઈએ અને ગુરુપણું જાય તો જ લઘુપણું આવેનું સાથે સાથે હોવા છે એ વસ્તુ જરૂર છે એટલે જ આજ્ઞા દર માહ દ્રષ્ટિથી આ હું આજ્ઞાધારી છું વ્યવહાર દ્રષ્ટિથી જે નામ આપ્યું મને મળ્યું તે મન વાંચન આ બધું બોલવાનું આ ત્રણ કોઈ પણ કામ કર્યું કે આટલો ઉપયોગી કરવા પડે હવે આખા દિવસમાં બોલ બોલ કરીને કંઈ નથી કરવાનું તમારે કામ એક વાત કર્યું એટલે લાગી જવાનું કામ એ પણ એના વિભાજન કરીને દિવસમાં કરીને કરો ધંધા પાણી બધું જ કરીએ છીએ આપણે બધા કેટલું બધું એને કેટલી ગોઠવણી કરી નાખીએ છીએ તો અહીંયા આગળ એટલું વિભાજન કરીને થઈ શકે છે ને અને કઈ ધંધો કઈ જયારે વ્યવહાર છે નાસી નથી જવાનો છોકરાઓ મોટા થઈ ગયા કે તમે હવે ચિંતા ના કરશો બરોબર છે આમ બહુ કે ખરા છતાં પણ હવે આપણે પણ જોવું તો પડે ને ભાઈ વાંધો નહીં જોવા તો વાંધો નથી પણ પછી એટલે આ વ્યવહાર આજનો વ્યવહારની વાત કરીએ છીએ આપણે તો રહેવા નહી મહાત્મા તો બધા સમજી ગયેલા છે કારણ કે આ તો સાત ને પાત્ર થઈ મણિભાઈને હા જેવું આપણે શણિયા આપણે અંકિતભાઈ દેવચંદભાઈ સાહેબ ના ઉભો થાય શણિયા એમના મણિ કાકા સમાચાર આયા કે દેહાન થયો એમનો એવો સમાચાર આયા એટલે આપણે એમના માટે કારણ કે આપણા ટ્રસ્ટી પણ છે સુરતના અને ટ્રસ્ટી પણ સુરતના સુરતના ટ્રસ્ટી આ ક્રિશન કહીએ કે શું કે છે હા એ તો એ સંસ્કાર કહેવાય છે સંસ્કાર આપણે જે ચાર વિભાજન કરી છેલ્લા પ્રકાર નો સમાજ સમજો અને એટલો બધો સન્નિષ્ઠ છે અને એવી અચડતા સમર્પણતા વારો અચડતા મહાત્માઓ બધા જાય છે આપતો બધા જાય છે એમાં બાલુભાઈ જે એમના સિનિયર હતા આખી જિંદગી માસ્તર તરીકે કરી અને પેન્શન લેવા મને બહુ માથાઘૂ આપવી પડી તો બે ત્રણ વખત મારી પાસે આવેલા અને પેલા શાંતા સાથે ત્યારે કે સાહેબ આ પેન્શન પણ કહેશે તમને પેન્શન મફતનું મળવાનું ત્યાં અમે થોડુંક મળે ને અમને એવું કયા કરે છે બધા એવું તો ક્યાં નહીં ને કે અરે બિચારા પણ પછી એમનું ધ્યાન થયું છે અને જરા બધા ગંભીર થઈ ગયા હતા પરંતુ પૂરેપૂરી સમાધિથી ગયા છે આ બંને એમનું નામ બાલુભાઈ માસ્તર અને આપણા મણિભાઈ પટેલ ચાલો ઓ oh. જય સચિદાન જય સચિદાન આપણે મંત્ર બોલીને આ બધું નથી રાખતા મંત્ર બોલી એક નાની પ્રાર્થના બોલીને આપણે પછી પ્રસાદ માટે नमो वितरा नमो वितरा नमो अण नमो अरिहंता नमो सिद्धां नमो सिद्धां नमो वाय नमो वायो वजायान नमो वज्रयान लोये सव साऊण नमो लोये सो पंच ડમ હવે મંગલમ વડમ હવાય મંગલમ ઓ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચિદાન હે અંતર્યામિ દાદા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંતર્યામી દા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી હરિહંત પરમાત્મા હે અંતર્યામિ શ્રી સિમંદર સ્વામી હરિહં પરમાત્મા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 જે તત્વ ગુણ અવસ્થા પણ બિરાજેલા છું આપનું વિતરાક પરમાત્મા સ્વરૂપ આપનું વિતરાક પરમાત્મા સ્વરૂપ જે તત્વગુણ અવસ્થા છે જે તત્વગુણ અવસ્થા છે તેજ મારું તેજ સ્વરૂપ છે હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન હું આજ્ઞાધારી હું આજ્ઞા આધારી આપને આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું અભૈદ ભાવે અત્યંત ભક્તિ નમસ્કાર કરું પ્રમાદ વર્ષ પ્રમાદ વ જે જે કઈ ભૂલો થાય છે જે જે કઈ ભૂલો થાય છે તેનો હૃદય થી ખુબ પસ્તાવો કરું છું અને તેનો હૃદય થી ખુબ પસ્તાવો અને આપની પાસે ક્ષમા યાચું છું અને આપની પાસે ક્ષમા યાચું છું હે પ્રભુ હે પ્રભુ મને આજ્ઞા ક્ષમા કરું ક્ષમા કરું ક્ષમા કરું પાલન ની ક્ષતિઓ ના કરું બોલો ના કરું બોલો ના કરું આપ મને શક્તિ આપો એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન આપ આજ્ઞાધારી પર આજ્ઞાધારી પર એવી કૃપા કરો કે એવી કૃપા કરો કે અમને અમને ભેદભાવ છૂટી જાય ભેદભાવ છૂટી જાય વ્યવહારમાં વ્યવહાર બધા જ ભેદભાવ છૂટી જાય વ્યવહાર માં બધા જ ભેદભાવ છૂટી જાય બધા બધા આરબ્ધ યુક્ત छूटी जाए तत्व कर व्यवहार बदह अभेदृष्टि प्राप्त कराप्त अ અને આપના દ્રષ્ટિએ જય સચિદાન જય સચિદાનંદ ચાલશે સાહેબ હવે પ્રસાદી સમય છે ત્યારબાદ નવ વાગે નવ થી બાર આપણો કાર્યક્રમ સમાધિ મંદિર સત સ્થાનક માં રહેશે મહાત્મા ખાસ નોંધ લેજો નવથી બાર આપતા પુત્રોનો સત્સંગ સ્વરૂપ કીર્તન ભક્તિ ગરબા પદોનો કાર્યક્રમ સમાધિ મંદિર સસ્થાનકમાં રહેશે જય સચીદાન બાલુભાઈ અને બાવીસમી તારીખ જે પરિશ્રમ પર્વ બાવીસથી ઓગણત્રીસ એ પણ સવારના દસથી સાંજના છ વાગ્યા સુધી કેલનપુરી મુક્કામાં રહેશે જે કોઈ મહાત્માઓનો ભાવ હોય સાતે સાત દિવસ અહીંયા રોકાવાનો તો બધી જ વ્યવસ્થા કરી છે એ બાવીસમી તારીખે આવીને મને કે પંકજભાઈ ને ખાસ જણાવી દેજો જય સચિદાનંદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવા નાસીમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર હો દાદા ભગવાન ના